સાધારણ માનવ એવું સમજે છે બહુ પૈસા મળે એટલે હું બહુ સુખ ભોગવી પૈસો લક્ષ્મીનું સ્વરૂપ છે લક્ષ્મી ભોગ માટે નથી લક્ષ્મી ઉપયોગ માટે પૈસા માટે પ્રવૃત્તિ કરવી જ પડે છે યાદ રાખજો પૈસો ભક્તિનું સાધન પ્રવૃત્તિ પરમાત્માના માટે કર પ્રવૃત્તિ ભગવાનને સાથે રાખીને કરો બહાર જાઓ ત્યારે ભગવાનને કહેજો તમારું કામ કરવા હું બહાર જાઉં મારી સાથે રહેજો મને બુદ્ધિ આપો શક્તિ આપો તમારા ભગવાનને આટલું કહીને તમે બહાર જાઓ તમારું કામ સફળ થશે કોઈ પણ કામ કરો ત્યારે ભગવાનને ભૂલતો નથી અતિ લોભી માનવ ગમે ત્યાં જાય પૈસાનું સ્મરણ રાખ્યું મને પૈસો મળવો જ કથા સાંભળ્યા પછી તમે પરમાત્માનું સ્મરણ કરો કોઈ પણ કામ કરતા ભગવાનને યાદ કરો તમારા ઘરમાં લક્ષ્મી આવશે ભગવાન તમને સુખી કરશે જ્યાં નારાયણ છે ત્યાં લક્ષ્મીજીને આમંત્રણ આપવાની બહુ જરૂર પડતી નથી લક્ષ્મીજી તો મહાન પતિવ્રતા છે જ્યાં નારાયણ છે ત્યાં વિના નિમંત્રણ લક્ષ્મીજી આવે પ્રવૃત્તિ કરો ત્યારે ભગવાનને ભૂલશો ભગવાનનું સ્મરણ કરો કામ કરીને બહારથી જયારે ઘરમાં આવો ત્યારે ભગવાનને વંદન કરો ભગવાનને ખેરજો કે હું તમારું કામ કરીને આવ્યો છું હું હવે તમારા ચરણમાં છું તમારી સેવામાં આવી ગયો બહાર ગયો હતો હવે આવ્યો છું તમારા ભગવાનને આટલું કેજો. આટલું કરશો તો જીવન સુધરશે બહુ જ્ઞાનની જરૂર નથી કોઈ કામ કરો એ ભગવાનને કહીને કરો ભગવાનને સાથે રાખીને કરો કામ કરો ત્યારે ભગવાનને ભૂલશો નહીં બહારથી ઘરમાં આવો ત્યારે પ્રથમ ભગવાનના દર્શન કરો તમે બહારથી ઘરમાં આવો છો ત્યારે શું કરો આજકાલ લોકો ભગવાનના દર્શન કરતા નથી કેટલાક એવા હોય જે બહારથી જ્યાં ઘરમાં આવે તેમને પત્નીના દર્શન કરવાની બહુ ઈચ્છા થાય ક્યાં ગઈ છે બાળકને પૂછે છે તારીમાં ક્યાં ગઈ હવે ક્યાં જવાની હતી દર્શન ભગવાનના કરો ઘરમાં આવ્યા પછી ભગવાનને વંદન કરો આરંભમાં મંગલાચરણ કરો મધ્યમાં મંગલાચરણ કરો અને સમાપ્તિમાં પણ મંગલાચરણ કરો મંગલમય પરમાત્મા નારાયણ છે પરમાત્મા પ્રકાશમય છે પરમાત્મા સર્વથી શ્રેષ્ઠ છે પરમાત્મા સત્ય છે અને તેથી આ જગત સત્ય નથી છતા સત્ય જેવું ભાષે છે યત્રિસર્ગા મૃષા ભત્ર યસ્ન ભગવત્વરૂપે ત્રિસર્ગા ત્રિગુણ માયા કૃત સર્ગા મૃષાતિ મિથ્યા અધિષ્ઠાન સત્યત સત્યવત્તીય ન પરમાત્મા સત્ય છે જગત વ્યવહાર દૃષ્ટિથી સત્ય છે તત્વદૃષ્ટિથી વિચાર કરતા જગત સત્ય નથી જગત ક્ષણક્ષણમાં બદલાય જે પ્રતિક્ષણે બદલાય એ સત્ય કેવી રીતે રહી છે પરમાત્મા સત્ય છે આ જગત ભગવાનમાં છે તેથી આ જગત સત્ય જેવું લાગે છે જગતનો આધાર ભગવાન છે કોઈ શ્રીમાનના ગાળામાં કલ્ચર મોતીની માળા હોય તો જો નામ લાગે છે આ સાચા મોતી હશે મોતી ખોટા છે મોતીની માળા જેના ગળામાં છે બહુ મોટું શ્રીમાન છે કોઈ ગરીબ માણસ બહુ મહેનત કરી દસ વીસ રૂપિયા કમાવે સાચા મોતી લઈ આવે માળા બનાવીને ગળામાં રાખે તો જોનાર નહીં થાય કલ્ચર મોતી બહુ મળે કઈથી લઈ આવ્યો છે એ કે છે કે મોતી સાચા છે લોકો માનતા નથી ગરીબના સંબંધથી सा मोती पर जोनार ने साचा लगता श्रीमाना संबंध थी कल्चर मोती साचा हमसे आ संसार शू कल्चर मोती है आ प्रभु गड़ा में राखी है जगत नो आधार भगवान है भगवान सर्वती मोटा है भगवान लक्ष्मीपति है आ जगत भगवान आधार जगत सत्यवे तत्वदृष्टि से विचार करता जगत सत्य नहीं जगत बधाने जुदू जुदाय पशु ने जगत जेखायव मानव ने देखात नहीं बाढ़ने जगत जेखाय जवन ने देखात नहीं જવાનીમાં જગત જેવું દેખાય એવું વૃદ્ધાવસ્થામાં દેખાતું નથી જગત બધન જુદું જુદું છે કેટલાક સંતોએ દૃષ્ટિ સૃષ્ટિવાદ માન્યો છે આ સંસાર શું છે જેની જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિની કલ્પના કરે જગતનું બરાબર વર્ણન કરવું અશક્ય છે બધને જે અલગ અલગ દેખાય છે એનું વર્ણન કેવી રીતે થઈ શકે અને તેથી અમારા ઋષિઓએ જગતનો વિચાર બહુ કર્યો નથી બાળકને જગત વિરુદ્ધ દેખાય કોઈ માના બોધમાં ત્રણ ચાર વર્ષનો બાળક બેઠો છે એને સો રૂપિયાની નોટ બતાવો અને એને એમ તો તારી માને તું છોડીને મારી પાસે આવી ગયા હું તને આ બાળક આવશે નોટમાં રૂપિયા તમને દેખાય છે બાળકને એક પૈસો દેખાતો બાળક એવું સમજે છે આખી છે આમાં શું છે બધાનું જગત ભિન્ન ભિન્ન છે જગતનું વર્ણન બરાબર થઈ શકે નથી જગત સત્ય નથી એવું સમજીને જગતમાં રહેવાનું છે પરમાત્મા નારાયણ સત્ય છે તે ભૂલશો નહીં માનવ દુઃખી કેમ થાય છે જગતને સત્ય સમજે ભગવાન સત્ય જગતની ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશ આ ત્રણે ભગવાનની લીલા છે ત્રણે અવસ્થામાં ભગવાનનું સ્વરૂપ બદલાતું નથી ભગવાનનું સ્વરૂપ એક સરખું જ છે તેથી એમ સિદ્ધ થાય છે પરમાત્મા સત્ય છે સોનાની દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાન વિરાધ બહુ સંપત્તિ હતી જ્યારે જે શાંતિ સુખ છે સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબે છે યાદવોનો વિનાશ થાય છે ભગવાન જુવે છે તે સમયે ઉદ્ધવજીને કહ્યું છે ઉદ્ધવ આ તો ખોટો રૂપિયો છે ખોટો રૂપિયો ખિસ્સામાંથી પડી જાય તો રડવાનું કે હસવાનું ખોટો રૂપિયો ખિસ્સામાં તો પડી ગયો સારું છે સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબે છે प्रभु उद्धव जी ने उपदेश कर आधू विनाशी है योनाश थोड़ा केम पड़े अविनाशी परमात्मा नारायण ना सोना द्वारका प्रभुए समुद्र में डूबाड़ी दी बहु करो कि आ जमा में सोना ने द्वारका राखी नहीं ભગવાન જાણતા હતા કે કદેવમાં કેવા કેવા લોભિયા થવાના મારી દ્વારકા આ સોનાની હજરે છે તો ત્યાંથી માટી પણ ઉજાવીને લઈ જ ઉજાવીને લઈ જ લોકો દ્વારકાને છિન્ન ભિન્ન કરે એના કરતા હું જ પોતાની ઈચ્છાથી એનો વિનાશ કરું છું ઉપસંહાર સ્વ ઈચ્છાથી કરું છું કાળ કોઈને એક સ્થિતિમાં રહેવા દેતો નથી का परिवर्तन आवे फरजियात छोड़वू पड़े तेरे दुख थे समझी ने छोड़े बहु शांति पड़े प्रभुए स्व इच्छा थी सोनानी द्वारका समुद्र में डूबाड़ी दीदी उत्पत्ति स्थिति विनाश आ त्रय अवस्था में भगवान स्वरूप एक सरखूज वर्णन आए थे रामचंद्र जी કાલે તમને રાજ્યાભિષેક થવાનો તમે સુવર્ણ સિંહાસનમાં વિરાજ છો તમારા માથે છતર રહેશે તમે રાજાભિરાજ થવાના છો રામજી સાંભળ્યું તે સાંભળીને રાજી થયા નથી રામ શાંત છે પ્રસન્ન